અને કર્મ માં તથા દર્વા સંકલ્પ નો ત્યાગ કરે છે જયારે યોગારોડ કહેવાય છે યોગારોડ આત્મયોગ જયારે વિષય કર્મો માં આશક્ત ના થાય કર્મો હોય ખરે પણ આશક્ત ના થાય વિષય હોય પણ આશક્ત ના થાય સંકલ્પ નો ત્યાં કરે જોઈશું બધું આગળ ચાલુ યોગ સિદ્ધ થાય એટલે શું યોગારૂઢ ફરીથી સમજાવો એમ કે છે યોગ ની ઉપર આરોડ થયું આ રૂઢ એટલે એના અઢારે બેઠલો એટલે કોણ કરે એની વિષયમાં જે आसक्त नुचि नये नहीं क्यू ज्ञा पुरुष एक कर्म में आसक्त ना बीजा बदा कर्म गया જ્યાં વિચાર આવે તેમડો એનો કશો અર્થ નથી મીનિંગ લેસ એનો અર્થ એવો કે કર્મ કરે પણ ઓતપ્રોત ના થાય અંદર ના એ જોયા કરે ભમેડો ચાલક કેવો તેને જોયા કરે કાઢી નાખશે ધીમે ધીમે ધીમે ધીમે કાઢી નાખશે તમારે કાઢી નાખો છો નઈ હમ કશું કોઈ દર હારી મીઠું હોય તો તમે કા થઈ જાય ને સમજાયું ભરત બેન યુક્ત યોગ સિદ્ધ એટલે શું આત્મા યોગ નું સિદ્ધ થઈ જાય સિદ્ધ એટલે સિદ્ધાંત પૂરો થઈ જાય એ સિદ્ધ થાય સિદ્ધાંત ને પૂરો કરે હાથમાં પકડે સિદ્ધ કહેવાય પછી ત્રીજો પ્રશ્ન છે પૃથ્વી જેટલો કાગળ પૃથ્વી જેટલો કાગળ થાય મોટો ચોધારી ચઢારી કરું વખતે પૃથ્વી જેટલો કાગળ સાચી સમજાય બઉ સારી વાત આત્માની પૂજા કરું તો કરું કેવી રીતે મને ખબર નથી રહી જાણતી નથી બેન પૂછે છે કે તમે આત્મા ની પૂજા કરવાની કઈ પણ હું જાણતી નથી તો કેવી રીતે કરું પચીસ છોડી દો બધું જે કર્ણા ઉદય આવ્યું એ ઉદય જોયો ફરી અલ નહી ભર્યા ફરી દાદા ફરી દેવા રે છે દાદા ના ગુણા જે ભેગા થશે દાદા જેવા ગુણો ઉભા થશે તો દાદા જોડે છે ઉપયોગ લેજો દાદા બીજું બધું પડી રહ્યાનું નાખી દેવા નાખી દે આ મમતા છોડી દીધી તો એક મારી ત્યાં છોડ્યા એ મમતા છોડે મમતા ડોલર નું સારી સારી મિસાઈ ને બદામ નાખી તને હમી હા ભાભા ડોલે નાખી દે ડોલર નાખી દે પાછળ લોકો શું કે પૂરું પાડે કે ડોલર પડે એટલે એવું અંદર ડોલર કહીએ ગયા વલણ કરે બરોબર આટલું બધું પછી બહુ મનમાં વિચાર આવ્યું કે બધું આ લોકો ઘરી કરે એમ થોડુંક મોખાણ જાય તો હારું કે આ લોકો કરી ને ચોખી છાચ એક મકાનો રવા દેવો બન્યો છે ને મકાન કરતા પેલા દહીં ધણી ને દેખાય જુઓ કેવી સરસ દહી છે ત્યારે છાચ કે સરસ છે જોખના પોજા છે ભાઈ આ તો 봐봐 두개대 이맘마가는 거 원이야 아이디노 나 소리 예 토야 아브루네 아스마 마크냐 마하트만 제마르 마하트만 제마르 마하트만 사이드 제마르 ના પોઈન્ડિયન પધાર કોઈ સોલ ના કરી શકે આપણને હાથ લાવે તો પ્રેમ આવે અને ગાળો આપે તો પ્રેમ ઉતરી જાય પણ તમે સારું સારું કહો તો ગમે પણ તમે વળો વધારે પ્રેમ આવે કે આ દાદા મને વળે છે ને બધા બધા પ્રેમ કયું કયું बपोरे <laughs> शे मैंने मैंने बढ़ु क्यू ना बो गुस्सो आ जाए इतने मैंने वत न આ બુક ની વાત નાય આશ્ચર્ય છે શું છે હવે મારીએ તારે એને પ્રેમ આવે શું થાય પ્રસાદ આપીતા બહુ જવાજ આવે છે એમનો બુથ માં શું અવાજ હોય શું બોલતા જે સંસાર વ્યવહાર સરસ ચલાયો છે શું કયું અને એ જ બુદ્ધિ મોક્ષ માં ની જવાદી હતી શું થાય છે એટલે આ પછા બુદ્ધિ મનમાં શું કરીશું આ તો બધું આવું થઈ ગયું મારી બુદ્ધિ કઈ રહી છું જોડો ના ખાવા દે એમનો બુદ્ધિ ના ખાવાની આ વલમાં અમે એકલા જાય જેના બુદ્ધિ ને સોડો ના મળે મહાત્મા ની બુદ્ધિ તો સમત ના હોય એક ભાઈ બહુ બુદ્ધિ ચાલ્યો ને તાર હું ગયો ત્યારે તારે બધી ચાલતી હતી બુ કઈ બુ થયાળી તો ગરબો મતભેદ આવે लेगो पर सकाना थियो का नय का गपा सर सर ना बात ना बात अब्रो हम बता दे 3 10 तमरे उ दुगी तया रे बहन हां मारी नानी बहन चाय दादा मारी नानी बहन सगी बहन नानी साया इदि क न तू आउ के देख दादा पैकेट याने बराबर बोलना आता करो पतो नहीं कहना कहता बोलो बोलने देते हो जितनी से बाबू जरा बोलना शुरू कर दे बोलना तू आई बोल दे ऐसे रोज भेज देवाना था गायब है चाम भी ज्ञान नहीं દાદા ભલે બાજુ હોવાનું હોવાય જાય છે હું તો ગયા તો બાર પડેલો બાકી રાખે દે ને એવું કરતા જમવું જોઈએ રાત્રે મળશે એટલું બધું ભૂખલા બેઠો એક બે વાગે ભૂખ થઈ જાય અને ઘણા બધા જાગતો એનું ઊંઘ ભૂખ થઈ જાય તો પછી ધીરુ બેન કેવું બધા કે દાદા આખો અવતારે બાકી નથી રહ્યો આખો અવતારે બાકી નથી રહ્યો હવે થોડા વર્ષો બાકી હશે આખો અવતારે હવે બાકી નથી રહ્યો चले दा पर दादा तब कहो एम बध सारी रहे तो मैंने कोईना पर भी आसक्ति नेम रे પડી ગયા આવું છે દાદા ની પાસે હોય ને એટલો ખર્ચ નહીં છોડવા નહીં એવું પડે વાત લગ્ન કઈ ને તમારે અત્યારે આવું કેસ થાય દાદા બોલાવે છે બહાર મેં સાંભળ્યું છે આવો બેસો નહીં ચિતકી ભાઈ આવો કાક આવશે આવશે આવો તમે જવાબ ના થતા હોય તો શું ખબર પડે જાડે જ ના થતા મળતી પ્રચારી માગે દાદા નઈ બાકીસ પડી જાય વાત મોક્ષ જવા મળે આનંદ આનંદ એટલો બધો હોય છે ખાવા પીવા જતા જવા દો પણ આનંદ ખુબ છે મળી હતી બરોબર ને આજે તમે બોલા બરાબર લાગ્યું ને એક મિનિટ પણ પકડે ને એમના ઉપયોગી ક્યા આ કામ હું પછી કરીશ તો બી ચાલશે પણ પેલા આપડે કરતા આવેલા ને એટલે એમાં જાય પણ ત્યારે ત્યારે બી ફિલ્સ હાઈ કરું મારા માટે તમે તૈયારી કરો ને મારા માં પણ દાદા ઘર ને સરખું કરીએ તે ઘર ને બધું ગોઠવ ગોઠવીએ તે દાદા મહાત્મા લોકો માટે કરે તો પણ આજે સમજાયું કે મિનિટે મિનિટ ઉપયોગ થવો જોઈએ દરેક મિનિટ નો ઉપયોગ થવો જોઈએ કારણ કે દાદા રસોડા માં હોય પણ Ya viene para llevarlo. ¿Quién? ¿Quién le da la cama? તમારી તો નિર દાગર બીજા કઠ્ઠ માં પડે ખાવા માં ખાવા માં ખાય પડે નઈ ભાઈ ખરા પણ પડે પણ અમુક શું કરે છે એને તમે જુઓ ને બહુ થઈ ગયું કે ખાવ રહેતા હોય તો જુઓ એટલું તો આપડે બહુ ઘણા આગળ ચાલે પોતે જ નહી ખાવા પીવા માં ખાતા પીતી વખતે અભિપ્રાય આપીએ શું કેવાય એટલે એમાં કેવાય એમ કે છે કે અભિપ્રાય પાછા જરૂર છે એટલે તમને ખબર પડે ને મન બંધ તો બહુ મળતી આપડે સુધી રસ સાચો એટલે માર્યુંત્ર આનંદી કેવાય શું કેવાય ફૂગલા આનંદી ઉજલા આનંદ કેવું ઊંઘ માંથી આનંદ ખોળે આમાંથી આનંદ ખોલે આનંદ ખોલે આનંદ હતો આપડે કેવું આપડે બીજું કઈ નક્કી ઉપયોગ એવું આત્મા છે તે ઉપયોગ સંસારી લોકો ને રહેશે પણ તે અશુદ્ધ માં રહેશે તમારે શુદ્ધ માં રાખવાનું ઉપયોગ બોલાવી શું જરૂર છે સાધારણ વાત કે જાગૃતિ રે બહાર પગલા થયો એટલે લક્ષી ખરા કે બીજા માં શું ખોર્યું અને આનંદ લાગ્યો એ પછી ઉપયોગ ચૂક્યો બધું ચૂકી ગયું એક ભમી જાય ગતિ મન ભમી જાય ચીપ ભુઈ જાય કેમ બીજા કોઈ સમજાવાતું નથી કપટ તમે મને સમજાવ્યું હતું ને કપટ કોઈ ને કેમ નથી સમજાવાતું સમજાવવું હોય તો સમજે પણ મને કેવી રીતે સમજાવવું તે પણ નથી સમજાવતી હા તો તમે ધીમે ધીમે આવે છે એકદમ ના આવડે બધા સમજાવું થોડું આવડે નઈ આવતો ત્રણ મહિના જમીન થઈ જાય આવે આપે પછી આપે કોની અંદર કઈ ચુક ઉપર કઈ ચુકાય આપું ને ણ કરી જાય નીક થઈ જાય નીક પેલું ખતું પડે પછી પાણી પાણી પછી પોતાની જગ્યાએ પોતે અને તમે શીખો છો કે આ ભગવાન નમસ્કાર કરો તો આમ નીચે માપ મળશે મેં જોયા મન મળ્યું બધી તમને મળશે માર્ગ સીધો છે આખો છે લોકો શું સમજી ગયા જાતે ભગવાન ખુલાસો કરો આવરી કેટલાક જે સમજી ગયા ફાયદો ના જયારે વતરો રહે કોને ભાગ્યા વતરો પુસ્તક માં લખ્યું પણ પુસ્તક બધું કોઠે નઈ લોકો લખે કે છે આખા બ્રહ્મા નાશ પ્રકડ થયો હોય તો અહી થયો છે એમ કઉ છું આવે પછી કોમર્સો પચાસ એક હજાર આપીશ કેટલા વર્ષથી ઘરાકી ભેગ કરી છે પચાસ હજાર થયા દાદા ભગવાન જો મને માન નાખી તો હતા દસ લાખ ઘરાકી હોય મારે ઘરા પૈસા હું જે સુખ પામ્યો એવી ઈચ્છા છે શું છે એ સુખ પામે અને જલ્દી મુક્ત થાય ઇન્ડિપેન્ડન્ટ થાય ક્યાં સુધી રાખવું શરીરનું ડિપેન્ડ કરવું પડે દ્વાર દુઃખ તારો ઉપાય થઈ પડે નિરાલમ્બ સ્થિતિ છે મારી કારણ કે આ ભગવાન તે મનબ થઈ ગયા પછી થયા પોતે જ મન બસ્ત થઈ ગયા મેં કહું છું કે તમે બીજી ગાય ચા તો સારું બનવો તો કોઈ જગ્યા નથી એ તાર હજી એટલે સમજી ગયો ભગવાન ની ગરજ છે બઉ ખુશ છે ભગવાન અમને બીજી જગ્યા ના જોઈએ અમારે આ જગ્યા ના પણ એ હોય કે નમસ્કાર છે ભગવાન ત્રણ હવે તો એક ના એક જ છે તમારે બધા ભગવાન છે પણ તમારું છે તે ઉપર વેગ થયેલા પેલા આવરણ નિરાવરણ થયું નથી આજે એમ પેલું લોકો એ છે તે સુરત ઉતાર્યા બીજે ઉતર્યા તે ભાજી ભૂળા ખાવાનું નાસ્તો કરવા મધ દરિયે મધ દરિયે ઉતારે હોય કઈ બાજુ દિશા જંક્શન નથી આ તો ટર્મિનલ જંક્શન નહી અને જલેબી ભજી ખાવા છૂટ બચી જાય મોક્ષ માં પહેવા નહી દેતા તો આગળ મોડ આસર થયેલો હોય ત્યારે આ તપ કરીને દાંત ચઢાવી દીધો નો ટેલ બધા તપ કરીને જતી કરતી કેમ ભાઈ રામ ઘણું તપ કરી દીધું નો ટેલ આવું નોર્મલ કરીને આવો શું એ તો નોર્મલ બઉ તપ કર્યું છે તેને નહીં અને તપ ના કર્યું છે તેને દાદા ની આજના લિમિટ લિમિટ લિમિટ એમ કે મોક્ષ મળે એ અમારી અમને મોક્ષ આપી દો કે બત્રીસ હજાર ગુટે નદી માં જોયું આ દેખાયું આયું આવ્યું છે પણ એનો વિનય પ્રેરણા નથી ભગવાન જોડે વિનય નહીં રાખું કોઈ જો શોભાશય જોડે રાખીશ કાયદો નઈ લો આટલું બધું માણ છે દારાણસિંગમાં જમ્મા દિવસ એક ચકલું ના પકડે કાયદો નહી નો લો લો એક વાંધો નહીં ના વાંધો કાયદો કાયદો હોય તો વાંધો થયો નો લો કઈ લો દાદા કયો લો નો લો ફક્ત પર એકલો જગત પડું ખા ને બધું એક મોટા ટ્રસ્ટે જમવા નતરેલા ટ્રસ્ટ પૈસા આપવા ને આપડે વ્યાજ નો પ્રોફિટ નું રસ સારું જમવા નતરે તો બધા બેઠા જમવા આ શું રહસ્ય છે કે આટલું માણસ જમ્યું નહી ધોળવા નહીં તોડવા નહીં વડવડ્યા નહીં મતગજ નહી મતભેદ નહી શું રહસ્ય છે એને મહી વડે એવા મૂકેલા અંદર થી જ વળે બીજા કોઈ બાર થી જવું ના પડે તને અંદર થી વળે નઈ વળતું આપડે અરે ભગવાન મારા ભગવાન કાલી ઘટ ને કોઈ ઘટે કાલી ઘટ ને કોઈ બલિયારી એ નાથ ને એમનો અનુભવ થઈ લો હોય તો આપે તો એની ઈચ્છા થાય દાદા ની વાણી આ દાદા ની વાણી તો આપડે આપડે જ્યાં ઉપરી એસી ની સાલ માં ત્યાર પેલે થયેલા તમને અને પછી એક ભેગા થયેલા જાણે આપડે શહેર ની શાંતિભાઈ બધા લોકો ને આનંદ થવો રહેવાનું વિજ્ઞાન વિજ્ઞાન બે ચાર પાસે આપડે કોઈ આપી આપડે નવા પણ તમને આપેજો વાત કા એમ માટે વિજ્ઞાન નીચેનું જે કહે તમે બે મહિના આપજો દાદા આ જાળવ લીલા હશે લીલો છે એનું ઘર લીધું છે આ જાળવું લાલ થઈ જવા લાલ ભરવાનો એટલાનું સૂર્ય તમને પડી જશે એટલે પણ મેં પાડ્યું નથી એમને પાણી ભાઈ પડી જઈશું છોડી દઈશું આપડે તો કાયમ ના છે આ કાયમ એક લગડીઓ રૂપે દુદો અને સોના રૂપે આ સોના લગડીઓ હવે પાંચ હતું અને ઢગલો વાળી પૂરું ગયા સુધી આપી દો ભગવાન તો એક જ મારે વૈજ્ઞાનિક વાત વાત વૈજ્ઞાનિક છે ઠંડા કેવા ભરી ભગવાન ક્યાં ભગવાન બુદ્ધિપૂર્વક વૈજ્ઞાનિક રીતે સમસ્ત પણ સમસ્ત તમારો સૌ પણ ભગવાન જાણતા રે તો આપણું બધે કયા ગામ ની ટિકિટ લીધી છે